basara net tira avarya agna खुनी जाहना चाता अश आता जाण रे सता सता जाण रे स्वरूप सयमी आत्मा स्वरूप सयमी आत्मा चाता अश आता जाण रे of me all કવિરાજ પ્રયોગ કર્યો છે પૂર્વ ત્યાગ કારણ કે સામાન્યપણે જૈન માર્ગ માં જૈન માર્ગ નું પવન જે જૈન સમજીને પોતે ધર્મ રહે છે એ લોકો बेजा समझा महेश भगवान दादा भगवान अक्रम पटेल पुरुष मन वचन देख नि अपने संयम जाइए छे समय बदाय संयम समझाए दादा संयम अर्थात, त्याग सानों। सानों। पोता, पोता नी अटकण न दृष्टि कविराज पदों महात्मा महात्मा स्वरुपन महात्मा स्वरूप जीवन जाए बहुत अद्भुत ગાતા ના આવડે ને તો પદો વાંચીને લલકાર્યા કરવું અંદર પણ કયું રાતનું કેસ તો હોય છે આપણી પાસે દરેક ઘરમાં હું જોશો તમે જ્યાં જશો ત્યાં આગ્યા જ કરતી હશે करती है से जा जा जा है, अब तो चाले भी बूल से कोई-कोई नहीं, घर में दादा फाई गो फाई गु कहवा એમનાથી જે ફાવી જાય ને એમાં એ સમજી જાય કે ચાલો આટલું દેવું તો કડક નહીં એટલે કવિરાજે ત્યાગ અમને મૂક્યો છે અને એ કે છે ત્યાગ વર્તે बीजा सरुप, ने वर्ता महात्मा महात्मा स्वरूप स्वरूप रही तरीके रही तो अंदर त्याग ना वर्त होने अन्मोदन आपे त्याग ने वर्तना तो अपने आज्ञा धमती है बीजेपी छोड़ अपनी रस्त होने बहुत पर बहुत कर આપણું મહાત્માઓનું વર્તમાન જીવન આપણી અંદર કેવળ જ્ઞાન ના સંયોગો ને બધું સર્જન થાય એ આગલા ધર્મ નું કામ છે શું કહ્યું બોલો કારણ સર્જન કરે છે અને એવી સર્જન થયેલી પ્રકૃતિ ચોથા હારાની પ્રકૃતિ નું અંદર સર્જન થાય છે क्षेत्र हो आज बदल क्षेत्र में नहीं हो सकत આપડા આખું કારચક્ર દ્વાપર્યું હોય છે ઉતરતો કાર બે चढ़ा का आखचक्रापरियु हो चौथा क्षेत्र नो नियम आज कलियुग मे क्षेत्र न सर्जन थे कारण स्वरूप કાર્ય સ્વરૂપે વર્તી રહેલો છે મહાવીર ક્ષેત્રનું અહીનું ક્ષેત્ર સર્જન થયું છે આપણા અંદર આજ્ઞાધર્મ ના પાલનના કારણોથી એ ક્ષેત્ર આ ક્ષેત્રને ખેંચી જ પરંતુ આપણે એનો એવો ગેરલાજ નહી લેવો નિયમ થી ખેંચી જવાના છીએ એટલે આપણે નિરાંત નહીં ધર્મ ના મળે મન વચનકાર ની બધી પ્રારબ્ધ આધીન પ્રકૃતિ એમાં એની દખલ રહે સુરેશભાઈ ને ખ્યાલ આવી ગયો કે દાદા પ્રધાન થાય એવું થતું હોય અને એવા પદો એક અમુક માં કવિરાજ પોતે સમજાવે કવિરાજ ની રીત એટલી સીધી સાદી સરસ છે અને સૌરાષ્ટ્રની રીત છે ને બહુ મીઠી લાગે બતા વ્યવહારમાં ગમતથી કરી દે છે બહુ કરી કહી રાજ કૃપા કરજો બધા પર રાજે થઈ ગયા છે રાજે ના થઈ ગયા છે પહેલા બધું સ્ટુડિયોમાં કરવું પડે સ્ટુડિયોમાં કવિ રાજે તો સીડીઓ બધી સ્ટુડિયોમાં જ કરાવી છે ન્યુ જર્સી ઇન્ડિયા અને બધી જ એટલે આટલું સારું છે અને આપણે બધા એમના સ્વાસ્થ્ય માટે ખૂબ સારી પ્રાર્થના કરવાની આ પુત્રો સ્વાસ્થ્ય માટે બહુ સારી પ્રાર્થના કરવાની કે બધા ના લઈએ મમ્મી દાદાજી એનો મતલબ એમ થયો અમારે ખાવા પીવા રેવા કરવાની કાઢી લેવાની આપણે આબાની એ જાણે જ છે પરેશ માં મહાત્મા આવે છે બધા એમની છે ભારતમાં હેમ્પાયર છે ખૂણે ખૂણે પોચી વર્યા છે ખૂણે ખૂણે પોચી વર્યા છે મે ખાસ કરી સોળમાંથી આપણે એનો સારામાં સારો પુરુષાર્થ માણીએ કે સાઉથ ઇન્ડિયામાં એ લોકોને ખાસ કરીને ઇંગ્લિશ મીડિયમ જોઈએ ડમાં જશે બધા નહીં જાય કે ત્રાવણકુર આવું થઈ જાય છે પછી આ સાય સુધારે મારું હવે કોઈમતુર માં આવ્યું હતું પહેલા જ્ઞાન મળ્યું અને એક્સિડન્ટ જ્ઞાન મળ્યા પહેલા એવો થઈ ગયેલો ચેરમાં થઈ ગયેલા હતા સીધા છે હજુ ચીઠી પડી રહીશ મારી અને આપડ્રેસ નામ ફોન બધું રાખજો અને આપતા પુત્ર ને બે તમે કોન્ટેક લઈને ગયા તા અને એની બઉ ભાવ છે એને મને કહ્યું હતું તે વખતે મને મેડ લાઈલા કેરાલામાંથી છો ને તો આઈ લાઈક ટુ સી દેટ આ કેરાલા પીપલ બેનિફિટ ફ્રોમ ધીસ વન્ડરફુલ સાયન્સ ઓફ લિવિંગ મેં ખાસ કહ્યું હતું કે વી હેવ સર્ટન બેઝિક્સ બેઝિક્સ બુકલેટ્સ એન્ડ બુક્સ બેઝિક્સ એન્ડ આઈ ડિઝાયર દેટ ઇટ શુડ બી ટ્રાન્સલેટેડ ઇન્ટ મલા ઇટ ઇઝ મોસ્ટ ડિફિકલ્ટ ટ્રાન્સલેશન લેથમેટિક બધાને કહું મલાયાલમ હમ અને મલાયાલમ સાઉથ ઇન્ડિયાની બધી લેંગ્વેજિસમાં સંસ્કૃતિ નિયરેસ્ટ નિયરેસ્ટ લેંગ્વેજ છે મલાયાલમ તમે જોજો જે જાણતા હોય એને ખબર હશે આ મલાયાલમ અને એને શું કહ્યું કે દાદાજી આ મને તો મેં કહ્યું કે હિન્દી વીઝ ડિફિકલ્ટ ફોર સો અસ આઈ ગીવ યુ ઇંગ્લિશ યસ સર તો तो जनली न्यू दे बट टू ट्रांसलेट इन इंग्लिश दैट इंपोर्ट दैट अमो जिल रेब्रा एलो महीनो ए महीनो है दैट हमें के ना हमें बरोबर तो हिंदी में सही आओ से बट गुजराती इज नॉट फॉर यू बट हिंदी इज नॉट पॉसिबल फॉर यू तो नो नो यू प्लीज गिव मी इन हिंदी एनी बुक आई एम एक्सपर्ट इन दैट आ बात से बहुत मोटी अगतिया બાકી સાઉથ ઇન્ડિયામાં એવા ખોરવા બહુ મુશ્કેલ પડશે તામિલનાડુમાં નથી મળતા સાહેબ આપણે ડૉક્ટર રાધેને પણ શું એ બહુ ઈચ્છા છે ભાવના જ ડૉક્ટર રાધેનું વિલેજ છે ને એ કેરાલા અને તામિલનાડુ બોર્ડરમાં છે અને ત્યાંથી નજીક જ જ્યાં છે એવું છે એટલે શંકરાચાર્યજીનું જે ગામ હતું ત્યાં એ એમનું ગામ છે ડૉક્ટર રાધેનું એટલે એમને આ સાઉથ ઇન્ડિયામાં આપણે આપણે પહોંચે to us so uh, divide pachi bandu khub lagi jae but yeah. well, i would like you to be instructed my duo taking the support of akta putra we can come as in well well planned after the explanations given by akta putra to you barobar se pasand hai ha barobar hai mai sukla ji ha ji ha suresh ji ha ji right ke doctor sir we are here until you our concern is પુરુષાર્થ આપણો એફર્ટ પુરુષાર્થના અર્થમાં પાય છે હંમેશા સમજે પણ સામાન્ય ભાષામાં એફર્ટ શબ્દ વાપરવો પડે છે કારણ કે દાદા ભગવાનને જ્ઞાન મળ્યું જ્ઞાની પુરુષથી જ્ઞાન મળ્યું જ્ઞાન સ્વરૂપ આપણે થવું આપણો વ્યવહાર આડો આવ્યો છે બધો એ વ્યવહારમાંથી નીકળવું પડે છે શું કહ્યું આપણા જ વ્યવહારમાંથી આપણે નીકળવું પડે છે બોલો અને અમારા મામા છે મામી મળી મામી એવી મળી બે છોકરા એવા મળ્યા પાછા આવી ગયા છે મામાજી હા महात्मा <laughs> जो फैलायो मेरी बात समझाई तब कृपा ना सिद्धांत समझा तेल आई आ એટલો વ્યવહાર આવે છે કે શરીર આવે છે ને શરીર તો બિચારું કુદરતી છે પણ એને કુદરતી રહેવા ન દેતા એ આપડે એવું નઈ આપણી ફરજ નથી કે શરીરને કુદરતી રહેવા દેવું માતા એ કઈ અકુદરતી શરીરને જન્મ આપ્યો છે કોઈ માતા એવી છે બચ્ચું જન્મે છે હું કઉ છું પડી છે તારી જો એમ છૂછું વારીને જો તાર તારી શું પડી છે ત્યારે પપ્પાને કહું તમારા લોકોને પડી છે ને આપણે એવા મોટા થઈ ગયા એને આપણને પડી ખોટું નથી એ તો વ્યવહાર છે બધા अपना बार अपना, अपना अपने राखते। नहीं। बस कालजी आप फरज फरज समझी ले पड़े समझा के नही दादा आज्ञा धर्म आपने आप धर्म आप शू कहूर्म धर्म कह શું કહ્યું અને આપણો જે વ્યવહાર નિકાલ કરવાનો રહ્યો બોલો પરત ના ભાગનો રહ્યો પછી મહાત્મા છીએ તોય પણ એટલે મહાત્મા એ સંજોગોમાં સાથે સાથે આપણે ફરજ પ્રારબ્ધયુક્ત પ્રકૃતિ કે છે એટલે મારા કેવી રીતે રહેવું તમે જાણો આવે અને પ્રકૃતિ દોષવારી હોતી નથી આપણો દોષ નડે છે બધા સમજાય બધા યોગના મોટા મોટા આચાર્યોના સિદ્ધાંતોનો સાર કહી દઈએ છીએ તમને અને દાદા ભગવાનનું આપણું અક્રમ જ્ઞાન આપણને પ્રાપ્ત થયું છે અને એમના જ શરીર શીખવાડી શીખવાડી શીખવાડીએ ચોપન વર્ષથી અને મનરભાઈ અમને આ વર્ષ ચાલે છે મારા બેઠા મારી રીતની પડે તેમની રીત ની પડે એવું થોડું છે ગમે છે કે ના ગમે એવી છે દિવા ને તમારી દીકરી તો ખુશ છે હું આનંદ છે भले लगता क्या है। है नहीं।, नहीं नहीं दिवान जी।, आज जी। ने, पुछा, ने पुछा ये बोलता दीकरो दादाजी व्यवहार आज्ञा मर्जी बहनो करे કે નિશ્ચ ને વ્યવહાર ને ધીમે ધીમે વ્યવહાર ને એવી રીતે રેલવેના બે ના પાટા મિલન ક્યાં આગળ થાય તો જવાબ કોઈ ના આવડે તો કે સાહેબ જવાબ આપડે ઇન્ફિનિટી ઉપર મિલન થાય એમનું શું કયું ક્યાં હવે ઇન્ફિનિટી એટલે શું કે એમાં જાય તો એ ઇન્ફિનિટી પુણસ પૂનમ પુણસ પૂનમ એકદમ બદમ બધા બધું હોલ માંથી નીકળે તો હોલ જ રહે છે અને હોલમાં ઉમેરાય તો એ હોલ જ રહેશે સંપૂર્ણ નાની મોટી બે બિલાડી હોય આપડા ગભરાઈ ગયા પણ બિચારા સીધા સાધા હતા વિચાર વાળા કે નાની બિલાડી સે નીકળવાનો રસ્તો જ નથી નાનું હોલ જુદું બનાવ્યું મોટું બોલાતું તોય નીકળી કાળામાંથી મૂળ પસાર થઈ જાય છે એવું કહ્યું એ આગલા ધમ શીખવાડે આપણને શું કહ્યું એટલા ઝીણા થઈ જવું જોઈએ આપણે સંક્ષેપ નથી કરી કોને કરી દીધી ना संकोच कर सोयना का આપણો વેપાર હોય સર એવી રીતે કે આપણે સંયોગોને ખાસ કરીને પ્રતિકૂળ સંયોગોને આપણે અંદર થી એજ રાખવાનું કે પ્રતિકૂળ સંયોગ કે અનુકૂળ પણ પ્રતિકૂળ સંયોગોને ખાસ કરીને હું અનુકૂળ થઈ જઈશ અનુકૂળ સંયોગો મને વધારે અનુકૂળ ના કરે એ હું કાળજી રાખીશ આ બે રીતે કરવાનું કારણ કે અનુકૂળ સંયોગોમાં અનુકૂળ થઈ જવું એ આપણા હાથની નથી પણ પ્રકૃતિ લઈને આવી છે ને તો ભાઈ જાય એ બધું એ ભાઈ જાય એટલે દોસ્તી પાકી કરી નાખે એની જોડે એની જોડે દોસ્તી કરે ને એટલે એનો અમે પ્રતિકૂળ સંયોગો આ વગર રહે નહીં અનુકૂળ ના થઈએ ને તો પછી આપણું અનુકૂલન જીવિત સ્વરૂપે ચેતન સ્વરૂપે ના રહે એડજસ્ટ એવરી તો કઈ રીતે બધા શબ્દ બહુ મોટો છે જો વ્યવહારમાં એડજસ્ટ નું આખું વિજ્ઞાન સ્વરૂપે સમજ આપવામાં આવે ને વ્યવહારમાં જ્ઞાન નથી મળતી એ લોકો આગળની ભૂલો ગમે તે નીકળી જાય બધી હમ કારણ કે પહેલા તો બેવાન આ માતા સમજ ક્યાં હતી સોનું ગણે પિતર હમદ વ્યવહાર કરતા હતા એને जोड़े रहता था। तो सोना क्या करे पितर में निकाल है देते हैं अरे पित्तल हम काम में आते हैं आपका बर्तन बनता है किस में से बनता है तो बर्तन नहीं हो तो क्या करेगा हा? छे अगर आजे में केला मक्ता नी मात करी तो अपने आया छे पेराल दे बिक्कत आड़चण आ अपनी उठी अड़चणों शस्त्र अस्त्र का भगवान सकत नहीं गीताजे कहू जमा जरूरती प्रमाण कहूं अरे ये अद्भुत ले जाओ अध्याय बो कर आखो अध्याय अह समय मे त्या करोम तंज आड़ा पड़ा क्षेत्र માં માં જે અંતરણ ચાર પ્રકારના ફંક્શનલ સ્વરૂપે મન દ્વારા બુદ્ધિ નું ચલાયેલું બુદ્ધિ आजना आज चालया लगा ते परंतु सुना संयम अर्थात मन अपना संयम અને મનના જે કંઈ મનથી બનતું હોય જેમ જેમ ચોખ્ખું દેખાતું જાય તેમ થતી જતી જાય તેમ તેમ શુદ્ધ દર્શન થી દેખતી થઈ દ્રશ્ય ને એ દ્રશ્ય પછી સ્વરૂપે જેમ છે તેમ જણાતી જતી જાય અને જેટલી જણ કઈ હોય એટલું આપણું જ્ઞાન ખુલ્લું થતું જતું જાય એ આપણા શરીર માં આપણું દર્શન થી થયું સૌમ્યતા એટલે આપણી વ્યવહાર દ્રષ્ટિમાં સૌમ્યતા હોય જમણી આંખમાં પ્રતાપ હોય આ બે ગુણો આપણામાં જ આટલા વ્યવહાર સાથે થાય કરે વ્યવહાર હરકત પટરી હલકી ના શું કરે મા એટલા માટે આપણું આજ્ઞાધર્મ વ્યવહાર શુદ્ધિ નો છે સમજી અનુકૂળતા નહી કરવાની એમાં રસ નહીં લેવાનો મારું દુઃખ મારી ગામે આવ્યું આજે પતિ એ બહુ યાદ આયા કરે છે મને પતિ નો ઘરના જ વેહ માં હોય તો બાર બધા વ્યવહાર માં કેટલું હિંદુ થઈ જાય થાય નજર માં બધું રહેશે આપની મને ફરજ બંધ કરાવવાની જવાબદારી આપની અને મારે ફરજ બંધ કરી દેવાની જવાબદારી કયા કરો બીજી વખત આપડે બધા છે આની એકને માટે એવું નથી દાદા એ બધા પોતે જેવા હતા એ સરખા પડી મૂકી દીધા છે અને અમે અમારાથી જે કઈ હોય છે એની અમારી જવાબદારી બધા છે અને સરખા પડ મૂકી દઈએ છીએ અમે સ્વીકારીએ છીએ જેને જ્ઞાન મળ્યું છે તમારા ઋણ માંથી કારણ કે મોક્ષે જતા છેલ્લમ છેલ્લું ઋણ થી ખુદ છૂટીએ તો જશે નહી તો તે પહેવા નથી દેતા બહુ હવે અમે તો ઋણ છૂટીએ છીએ પછી તારે છે આમ કહીએ છીએ દાદા આપણે છેતર્યા છેતરા છે આવી વાત કરીએ છીએ વાત સમજા આજે તમારા પુણ્ય સારી વાત આટલી ખુલાસા થી નીકળે છે પાણી તો ઘરની થોડી ખામી છે વધશે કોઈ આપણે એમ ને દાદા ભગવાન આપણને મળ્યા છે અને પુરુષ મને છે તો એ બીજું ના ના બહુ બહુ ગમત તેલ બોડી ગુરુ અમે અમે છે ભાઈ નંબર 1 છે દાદા અમે છે ના અમે છે નંબર 1 અમે ઇન્ડેક્સ છે છે છે આ છે તો કરી કારણ કે તું તેવદી કોઈ છોનું બોલાય નાનું nya ध्यानी जागृतिए दूनीयानी जागृतिए गे बेनो सुतान होइ गे बेनो सुतान होइ गाकुल मान डारके पीला માયા સુતક સ્નાન કરે માયા તો સુત સ્નાન કરતી હશે બધાને સુતક સ્નાન કરાવ પણ એ પોતે ના કરે એટલે કાયમ નહીં જાય એમ પોતા પણ કયું શબ્દ એમાં બધું સમગ્ર ભાવ આવી જાય મારા પણ બરોબર છે એક જ શબ્દો છે દાદા એ સમજાયું ને કોઈ ચીજ બાકી ના રહે એમાં એટલે આપણા આગલા ધર્મના યજ્ઞ આપણે યજ્ઞ ની આગુતિ આપવા માટે આપણી સમીધ જે છે વ્યવહારની વ્યવહારની મન વચનકા લાયેલા છીએ એની સમીધ કેવાય સમ સમજે કે મન વચનકાો જે છે ને પોતા પણ સ્વરૂપે રેલી છે ને બધી સમીધો પરમાણુ ઘર્ષણ થાય છે તે વખતે આપણે એનો સંભાવ થી પસાર થઈ જવાનું એ ઘર્ષણ આપણને બાળે કે ઠંડક આપતું હોય એ ગી નીકળી જવાનું અગ્નિવાનું પાણી ભીંજાવાનું અહિયાં જાય આજે હાથ કપાય તો કે શુદ્ધાર્થમાં ચેતન ચેતન એટલું બધું ઘનત્વ છે એનું ચેતન એટલું ઘણત છે આખા થ્રુઆઉટ થી બોડીમાં જે છે અહીં સુધી નું આખું છે આખા શરીરમાં અને શરીર ના આકારે અને આમ અમૂર્ત સ્વરૂપે છે પાછું આત્મા નું અમૂર્ત સ્વરૂપ છે પણ જે દેહમાં એ વ્યાપેલો છે તે દેહમાં દેહનું જે પ્રમાણ છે મૂર્ત સ્વરૂપનું એમાં અમૂર્ત સ્વરૂપે દેહના પ્રમાણથી રહેલો છે અહીંથી જેના પર આજે આખું વાસ્તુશાસ્ત્ર નું જ્ઞાન ચાલી રહેલું છે વાસ્તુશાસ્ત્ર નું જ્ઞાન પુરુષ કોણ કે કરતા પુરુષ સ્વરૂપે રેલો संज्ञाओ है बदी समझा नहीं, बता भी कि बदी भी नहीं पर पुरुष आकार ब्रह्मांड की स्थिति बताई बी संज्ञाओ आपी है परंतु कोई समझ नहीं सके शास्त्र में शब्दों तो बता पर एक ज्ञा पुरुष पास ये समझा लई ले सेना जाए तरी ग तो शास्त्र कह के हूँ शू करु બધા મને આ ગમ કેસે પણ તમને ગમ નથી પડતી અગમ નિગમ કરું મને એવા અનુરૂપ થઈ જાઓ કે શાસ્ત્રમાં કયું છે તમારું જીવન થાય પણ શાસ્ત્રના કયા પ્રમાણે નહીં શું કહ્યું પ્રમાણે એટલે તમારું જીવન જુઓ તો બધા શાસ્ત્રો મળી જાય તમારે શાસ્ત્રો તમે જુઓ તો તમે ટ્રસ્ટીમાં સમજણ પડી જાય બધું कृष्ण भगवान कही ने अत्यारिये पांच हजार वर्ष पहला समझी लीय तो कम लगी जाए तो गीता गीता तो बदरी आप विश्व में बहु प्रख्यात थी गई है भारत में प्रख्यात के गीता कृष्ण भगवान कृष्ण भगवान स्वरूप दादाज समझे कर्म ने कृष कर कृषि शब्द संस्कृत है क्षय कर कृष्ण भगवान कृष्ण भगवान स्वरूप है ज्ञापुरुष में कृष्ण भगवान स्वरूप ही समय जाए शिवजी महादेव जी स्वरूप ही समय जाए ब्रह्मा ने बद आशीर्वाद बढ़िया करें कारण कि एमनी मरफतेम देह मार्फते ब्रह्मा जी कल्याण भावना बदी काम करती है कारण ब्रह्मा जी एवं है कि बधा विश्व की जात जात ना पाता लोग स्वर्ग लोग એમના માટે બે હલખા પડે જે માગે માગે મૃત્યુ કહી શકે જયારે જે કેસુ ભર ના પડે માંગ્યું આવતી ચક્રવર્તી રાજાઓ રહ્યા જ નહી દુનિયા ના તેરસો રાણીઓ જીવા તેવા જે વાત છે આજના પુરુષો પોતા પર દોષ લેવા આવ્યા નથી દાદાજીયા દાદાજી એ ના સંભાળી શકવાનું કારણ શું છે મુખ્ય કારણ ભારે હોય થોડું કારણ કે કેપ્ટન છે ને વ્યવહાર ના જયારે પોતાનું ઘર ચલાવવું છે ઘરનું શીપ છે એ શીપ કેપ્ટન છે એટલે વ્યવહાર માન્ય રાખે છે ને કેપ્ટન કેપ્ટન ક્યાંક આ સ્ટીમર ખરાબે ચડી ગઈ છે આપવાનું બધા એક જ વચ્ચે દાદા એ કહ્યું નતું આવું તમને બધા કેસે મને પણ સમજાય છે ને તમને આટલા બધા વર્ષો પછી કેટલું સમજાયું તો આપડે વ્યવહાર કોઈને કામ આવીએ તો આપડે કામ નથી કામ નથી લાગવાનું કોઈને સમજણ તો પડે ને આવ્યા છે બધા હમ એમનો બધો રિપોર્ટ જોવો છે ને અક્રમિક દિન આવે છે આ વાત છે પણ પૂરું થઈ ગયું તારું થયું તરફ પૂરું કર આપડે કશું વાંધો નહીં આપડે બહુ છે વાંધો શું છે મજા આવે તું બધા પાંચ વાગ્યા સાચવાનું બધા સુઈ જશે નઈ તો હા પ્રતી માટે પ્રતી શે ઘાટ મા અઘાટ પદ ને ઘટ મા Dhamana e chapa e laam, Nasha ke fidan nalai, Nasha ke fidan nalai, Uthha sudi bade nani, da ele tuya purvesna ele aad bi je ki talahi aar bi je ki talahi જગત તું પી હું કે ના રનો ચોટ સાથે તિરસ્ ચોટ સાથે તિર Nightmares. Yeah yeah, yeah. ચાર લાઈનો અદભુત છે સુરેશભાઈ આ મહાત્મા લાભ થાય એવું આખું બધા પરંતુ છેલ્લી ચાર લાઈનો છે મહાત્મા સમજે ને કામ થઈ ગયું એટલે આપડો આપડો વ્યવહાર આપડે ના સમજ પડે પણ આપણે સમજાય પડતી જાય આપણા માટે કશું કરે લેવા દેવાનું નીકળા છે જ નહીં પણ એના કે મને સંભાળ નિકાલ કરો મને નિકાલ સંભાળ નિકાલ કરો તમે તમારા ભાવથી મને ભૂભો કર્યો તો ને અજ્ઞાન ભાવથી જમભાવ નીકળે કરો તો મારું અજ્ઞાન નીકળે ને હું મારા જગ્યાએ છૂટો થઈ જવું ચોખ્ખો થઈ જવું મજા કે નહીં વાહન ખાઈએ છીએ તો જઈને તો બધા બહુ ડાયાસ છે સરસ છે કે ઘણી વખતે કે કશું મુકાય નહીં અંદર બોલે છું કે એમના એ સ્થાનિક પાસે હોય ને તો જઈને મરશું કર્યું કારું આવ્યું હોય તો ખાઈ જાય ચાવી જાય પણ લીલો આવે તો પણ ગમે તમે આમ તમને ચાવી તો જાય પછી જે કરો કરવા દવા પ્રમાણે ભગવાન ના વચનો જે કાળમાં જયારે નીકળે તે અનુરૂપ હોય છે શું કહ્યું જે કારણે જે નીકળ્યા હોય છે એ કારને અનુરૂપ હોય છે અને એ વચનો પછી કાળ બદલાય ને એમાં આપણે એ વચનોથી રહેવા જઈએ જે સ્વરૂપ પ્રગટ કહેવાય અને આપણને વ્યવહારમાં કથા વાર્તાઓ બહુ સમજાવે છે પેલાને ભગવાનના દર્શન કરવા છે બહુ ભગવાન તો બધી રીતે આવે કેટલા કેટલા રૂપે આવે છે પછી પેલાનો એક જણ મોચી છે મોચીને કરવા છે ત્યારે કયા જ કરે છે ભગવાન ત્યારે ગયા હું આના માટે આવેલો તેમાં ઓળખ્યો નહીં આવું કરું શું હવે જાત જાતના દ્રષ્ટાંતો છે કે નહીં સમજાય છે એટલે આપણે જે વ્યવહારમાં ટેવાયેલા છીએ આપણી પોતાની રીતે બહાર વ્યવહાર લૌકિક ચાલે છે એમાં ભણાઈ એ મને એટલું ખુલે થાય બધો આપણો પછી દોરી ચોખ્ખી થઈ જાય આપણી તો ભગવાન કહેશે મારી તમારી દોરી એક જ જાતની દોરીમાં કંઈ ભેદ નથી કશો પણ તમારી ગોચાઈ ગયેલી છે મારી ઉકલી ગયેલી છે એટલું જ છે એટલે મારી શુદ્ધાત્માની દ્રષ્ટિને જાણવાની દ્રષ્ટિ જોવાની દ્રષ્ટિ છે ને મારી હળખી રહ્યા કરે છે એટલે મારી પતંગ બધી બાજુ હળખી રહ્યા કરે છે ગમે તે પવન આવે છે ગમે તો હોય તો ગોથું ગોથું ખાતી નથી બધાથી રહ્યા કરે છે પણ આપણી પતંગોને એવું થાય પાસે દોરી હાથમાં છે આજે જ્ઞાનમાં બેસે હાથમાં મૂકી દઈશું એમના જ મન વચન કરવી પડે એ આપણો થયો અમારા દિનેશ શુક્લાજી કે છે કે દાદા હું તો આવી રીતે કરું છું આ પતંગની કન્યા હોય છે ને તે અહીંયા અહીંયા હોય છે બે જગા એટલે પછી દોરી હાથમાં આવે છે સમજ્યું ને એટલે હું સમજી ગણું છું શુદ્ધાત્માની આપણી આ દોરી છે અને અજ્ઞા છે એવું કહો છો તમે સાહેબ આ કઈ આવું કેવા છે એવું જ છે એવું છે સમજા છે હવે આ એક બાદ અમે બોલીએ અને કવિરાજે બહુ બધા છે દાદા ભગવાન વિશેનું છે એટલે કે આપણા શુદ્ધાત્મા સ્વરૂપ વિશેનું પણ છે પણ દાદા ભગવાન એ અદભુત આકાર ને વિશે પરમ નિમિત્ત સ્વરૂપે એમની નૈમિતતા એ કરીને ભેદ જ્ઞાનની વિધિથી આપણને આપણા વ્યવહાર સાથે હોવા છતાં પણ નિમિત્ત ભાવમાં મૂકી દીધા આપણને અને તમે નિવિત નિમિત્ત ભાવમાં રહી શકો એટલા માટે કહ્યું કે તમે પાંચ વાક્યો સમજાવું છું ને પ્રમાણે તમે જીવજો તો તમે નિમિત્ત ભાવમાં રહી શકશો તમારો વ્યવહાર નહીં રહેવા દે પણ ધીમે ધીમે ધીમે ધીમે તમારો નિકાલ વ્યવહારો થોતા જાય તેમ તમારો નિમિત્ત ભાવનું આખું ખુલ્લું થતું જતું જશે ફૂલ્લી કઢી છે ધીમે ધીમે ધીમે ધીમે કઢી ખુલ્લી થાય છે પછી આમ તો ફૂલ્લું ખુલ્લે છે ધીમે ધીમે થાય છે એવું છે સમવા નિકાલ થતા થતાં જેવું છે એટલે આખત બોલીએ છીએ મને પાણી આપો છે ગળું ગરવું ઘણું છે હા એ દાદા ભગવા દાદા ભગવા ગો દા દા ભગ્રમ માર્ગના વિજ્ઞાન ઈ સત્પૂરોષ મુક્તિદા વર્તે અમૂર્ત મૂળ ના શ્રોતે અભ્યુદયથી આ નો સંગતી અભ્યુદયુ સંગતી મોક્ષ મા ચારે દામની ચરણી જંગમતી રથ દાન બાળી પા देसमाईके गंगा परम सरवा गंगा परम सरवा आत्मधर्मते आद्य स्वधर्मि आत्मधर्मते आद्य स्वधर्मि अधर्म पुदगलना अधर्म पुदगलना ખ વર્ષે પ્રગટ થયા તે કાઢી લે જો કામ પ્રગટ થયા ક્રમાનિ જ્ઞાન ક્રમ જ્ઞાન સરુ જીવોમાં અભેદ છે તે મોક્ષારખેદ છે અનંત સૂર્ય નિશ્ચય વંદે અનંત સૂર્ય નિશ્ચય વંદે વિક્રમોદય મા અનંત ચોવી વંદે યીદાન અનંત ચોવી વંદે જય અનંત સુખના કંદ સુખના હે ક્રમ પ્રગટ પ્રગટત અવતા નિશ્ચય દાદા જગૌદારક નિશ્ચય દાદા બ્રહ્મ આધા મકલા ક્ર મા વિજ્ઞાન હિસા ક્રમાજ્ઞાન હિ સત્પુરુષ મુક્તિદાન દાદા ભક્તિ કરો હોય એટલે ભોજન સારું પડે એકદમ બોલાવ પછી જીવન તો સારું પડશે બોલાય તું ભગવાન પછી છે <coughs> જયકાર હો ભગવાન અસિંજ જયકાર હો ભગવાન ના અસિંહ જય જયકાર હો ભગવાના અસિ જૈ જયકાર જયકાર ખો દાદા ભગવાન ના અસિંગ જયકાર